जड़े कारण से અને આ પ્રકાશ થી દરેક ગાંધી પૂછે સ્વપ્રકાશ નું સોપ્રકાશ અંદર સ્વપ્રકાશ જયારે વિસ્તાર કરો સ્વર પ્રકાશ એ છે આ વિનાશી છે એવું કે સ્વનો પ્રકાશ કેવી રીતે કરે હું પોતે આવી નાખી છું અને અમુક ગુણ નું ધામ છું એ ગુણો જે સિદ્ધ ના ગુણો છે એ ગુણ નું ધામ છું એવું બતાવી દે सके तू जगत मे चीजों पोते है। आत्मा एक प्रत्यक्ष गुण कीधो है समझाशो ચૈતન્ય સત્તા નો પ્રત્યક્ષ ગુણ છે સમજો શી રીતે ચૈતન્ય સત્તા આમ સમજાય એવી વસ્તુ નથી તો એને ફોડ પાડીને જ્ઞાની ગુણ શું કે ચૈતન્ય સત્તા એટલે જ્ઞાન દર્શન સત્તા કે જ્ઞાન દર્શન સત્તા જ્ઞાન દર્શન એટલે તું સમજી શકું છું દેખાશે આપડે એવું તને જોડીઓ તને દેખાય ફૂટે ને અને આ નહી ફૂટે અને આ ચૈતન્ય સત્તા રહીત છે પેલામાં જ્ઞાન છે લાગણીઓ છે એ જે ફૂટે છે એ લાગણી ધરાવે છે અને જ લાગણી ધરાવે એ નક્કી થાય લાગણી ધરાવતું ના હે તો કેતન ના હોય ના હોય કે પ્રકાશક ચેતન સત્તા કહેવાય ચૈતન્ય સત્તા ચૈતન્ય સત્તા એટલે ચૈતન્ય સત્તા જ વિનાશ વિનાશ થી સમજી શકે એ લોકો એમ કે છે કે ના આ નાશ થઈ જાય છે તો અવિનાશી છે એમ આ લોકોને અજ્ઞાની નહિ ખબર પડી બધી વિનાશી ચીજો છે એનો અવિનાશી હોય છે કે આ બધી વિનાશીજો પેલા તું અવિનાશી થયો હું થયો નથી અવિનાશી જાણે પદાર્થો અમુક કાળ હતી ટેમ્પરરી આ વસ્તુ આખે દેખાય છે આ મોટા મોટો જેમ અવિનાશી અવિનાશી સમશી સમજી શકે વિનાશી ના સમજી શકે એમ જ્યાં થયું ને ઘટ પદાર્થી પદાર્થમાં અમુકરી છે तो एक आत्मा बनाव पड़ो बना पड़ो એ નથી અંત નથી ખરેખર વિભાગનો અર્થ નથી આપડે ચાલુ છે વિભાગ નો અર્થ શું તમને કઈ સાંભળેલું ખરું તમે સ્વભાવિક શું જેવું સાંભળ્યું પોતાના સ્વભાવમાં વિજાના સ્વભાવ નથી વિભાવે રીતે બે ચીજો સાથે હોય આત્મા અને પુજ પરમાણુ તે સાથે હોય ત્યાં સુધી આત્મા પોતાના ગુણધર્મ પણ જણાવે પોતાના ગુણધર્મ હોય અને વિશેષ ગુણ ઉત્પન્ન થયા શું થયું વિશેષ ગુણ ઉત્પન્ન થયા આ વિશેષ ગુણો કયા કયા થયા બે હતા તે પોતાના ગુણધર્મ જોયા નથી અને આ બે જોડે છે માટે વિશેષ ધર્મો કયા ઉત્પન્ન થયા કઈ ક્રોધ માન માયા લોન થયા એનું શાસ્ત્રી કાર્યરેક ગુણ કયા શું વ્યક્તિ અન્વય નહી વ્યતિરેક ગુણો કયા જે નથી એ ઉદગલના એ નથી આત્માના શું કે આત્માના પણ નથી પર્યાય કેતન ના ગુણ એટલે શું થાય કે જ્યાં ચેતન જાય તો જોડે જાય હવે એ ગુણ નથી સમજ એટલે આ બે વસ્તુ પાડવામાં આવે તો આપડે આરસ નો રસ્તો કર્યો હોય અહીં અહીં આવવાનો આરસ રસ્તો કર્યો હોય અને ઉના અંધાડે આપડે બપોરે ઉગાડે પગે ત્યાં નીકળી ગયા પડે આગળ છોકરું બોકું પડી ગયું એટલે દોડતા ગયા ઉઘા તો આપણને એટલે આપણે આ કોન્ટ્રાક્ટરે શું કર્યું કે આવા પથરા ગરમ પથરા એ કેમ આ લોકો એટલે કોન્ટ્રાક્ટરે આપડે ઠપકું આપ્યું કે ગરમ પથરા ગાળ્યા માટે તારા પૈસા કાપી સૂર્યનાયણ આપી દિવસે આ સૂર્યનારાયણ આજે વિશેષ ગુણ ઉત્પન્ન થયા પછી જાય પછી મૂળ ગુણો એવું કેવા માંગે છે આત્મા સ્વ કેમ કે તેની ઉત્પત્તિ માટે કોઈ પણ સહયોગો અનુભવ થાય એ વિનાશયોગી હા કોઈ પણ સહયોગ થયો એ દુઃખ સહયોગ થયો હોય તો એ સ્વભાવ વિયોગી લઈને આવ્યું હોય સુખ નો હોય તો વિયોગી સ્વભાવ લઈને આવ્યો હોય એટલે આપડે કાર્ય જરૂર ના પડે એની મેરેજ રહે સુખે રહે આપડે શા માટે આપડે કોઈ પણ સંયોગી દ્રવ્ય થી ચેતન સત્તા પ્રગટ થવા યોગ્ય નથી માટે અનુત્પન ઉત્પન્ન થાય વિચલવા ના હોય અવિનાશી કેમ કે તેની કોઈ પણ સહયોગ થી ઉત્પત્તિ હોય તેનો કોઈ લઈ લય પણ ના હોય હોય થાય પદાર્થ કોને કહેવા માંગે છે કે મૂળ વસ્તુ પદાર્થ કહેવા માંગે છે અર્થક્રિયા સંપન્ન છે પોતપોતાના ગુણ પર્યાય વિનાની કોઈ વસ્તુ હોય નઈ ગુણ પર્યાય વિનાની કોઈ પણ વસ્તુ હોય જ નહીં ને અવિનાશી વસ્તુ ના નો હોય શકે પણ અવિનાશી ચીજો પોતે નહી એની પાસે ગુણ કોને કેવાનંદ અન્વય કાયમ ના પર્યાય ના છે પર્યાય બહુ સૂક્ષ્મ વસ્તુ છે અને અવસ્થાઓ જાડી વસ્તુ છે જે અજ્ઞાની માણસે એમ જાય કે મારી અવસ્થા બદલાઈ ગઈ છે એ પર્યાય નું તો જાડુ છે કઈ પણ પરિણામ ક્રિયા સહિત પરિણામ આપ તમે ભેગા થાય ક્રિયા છે કેવી છે પરિણામ પરિણામમાં પુરસાદ ના હોય પુરસાદ હોય એટલે પરીક્ષા આપતી હશે એ કોઝિટ કહેવાય અને એનું પરિણામ આવે તે ઇફેક્ટિવ કર્મ ઓછા બંધાય બંધાય એની જાગૃતિ રાખે પણ જાગૃતિ હોય મુશ્કેલ છે है, तो एक तो, और कोई कोई तो जागृति हो गया पे गुस्सा ना गुस्सा ना एम कह गुस्सा कर बराबर कर गुस्से करे खोटू थे, थे भूल थी पत्ताओ थ કોશિશ સારા કર્યા વધારે મારાથી પોતાના મનમાં ખરાબ લાગે બઉ ખોટું થયું આજે પણ પછી બીજો કોઈ બાર નો એમ કે સાહેબ આ ટીચર જોડે થાવ છો આ તો તમને અરે તમે જાણતા ઉપરાળ અજ્ઞાન અજ્ઞાની નહી ઉપરાણું અજ્ઞાની હોય તો એ લે અજ્ઞાની હોય તો ઉપરાણો લે આ પણ ક્યાંથી ઉપરાવો દેતા પોતાનો અહમ થી પોતાનો અહમ થી કે અહમ ને તો ગયા આ છે ભાઈ ને જો જ્ઞાન ન થાય ત્યાં સુધી હમે તો સાચવા ભરે હમ તો પોતાનું મુખ્ય વસ્તુ છે એટલે જો આ લોકો કપમાં આલ કા ઘર ન થાય ત્યાં ઘરે પણ હાથ લે હવે તો આગળ નિબડાઈ કરી છે છે નિબડાઈ નિબડાઈ જે ભંદરે તો સમાપતે હું છું અને આ નિડ ગયું પસ્તાવો થયો અને કહ્યું કે એવું કરવા જેવું જીષ્ય એવો જ છે તો પેલું થયું દોઢસો દોઢસો થઈ ગયું આમ કર્મો બધા પોતાની આ સમજ માં आज जागृति में तो कर्मों बदले निबिद राणवे कहते निबिद जकओ निबिद निबिद जरा समझाओ निबिद मतलब सुन निबिद એટલે जीवा कर्म उत्पन्न થાય કે દેહ નાનો તો તો કેવ દે નાનો તો તો જયારે કર્મ નિબિડ હોય ને ત્યારે દેહ એના શોધ હોય કર્મ નિબિડ ના હોય દેહ નો થાય એટલે ધારામાં સારા કર્મ પણ આ પુરી ઉપર હા અને ખરાબ માં ખરાબ કરવું કોણ અને જે જરા કરી હોય આ દિલિ ને નામ જેમ આ રાજા મહારાજરા લે ના ઉપર ચઢાવવા માટે કોઈ પટેલ ને કોઈ વાણ્યા ના હોય બીજી જગ્યાએ હોય ને કેમ હાથી થવું પડ્યું ઠાકોર દરબાર નું ખાઈ ગયા હતા આગળ તો રાજદરબાર નું ખાઇ ગયા હતા એટલે હાથી પછી થઈ અને ભલે છે કરી માં પેડી ભલે ગરીબા છોકરા લાવી પેરી નું અઠવાના ભલે બે માં શું કરે અને ઉપર અંબાડી ને સોના પાછળ કુતરા હો પછી હોય તો પાછળ ના જુએ એ પચાસ કરવાના પોતાની સત્ય નિષ્ઠા બધું ચાલવાનું ક્યાં પચલવાનું હાથમાં પણ ક્રિયા સંપન્ન છે સરપ્રદાત ક્રિયા સહિત જ જોવા માં આવે છે પરિણામ ક્રિયા સહિત હાથમાં પણ ક્રિયા સંપન્ન क्रिया संपन्न करता है अनुपचरित व्यवहार आदि समझाओं के जराजा विस्तृत समझा અનુપચરિત વ્યુપચરિત કરતા ઉપચારથી પરમા જ્યા સુધી દહાજ નો છે ત્યાં સુધી તમે છે તે સંસાર ના કરતા करता है ज्ञान क्रिया दक्षिण क्रिया विरस्त साझा करेप न करता है રહી ને પણ એને નિર્ધસ્વરૂપ કરતા એટલે આ બધું ધ્યાન છે ઉદય થયેલું દેખાય નાશે દેખાય પર્યાવરણ દેખાય છે પોતાનું સ્વરૂપ છે આ લોકો ને માટે બોલવું પડે બીજું કઈ બોલવું બધા જ મૂકો પણ દ્રષ્ટા છે એમ કેવાય પોતેરૂપ થશે શું કેવું છે कहींकेतिक तो कहू पड़े आतिक भाषा व्यवहार तो करता बीजे फिर मुको કરતા કોઈ કરતા હવે બીજી ત્રાશી બુક કે પૂજગલ વ્યવહાર થી અ કરતા કેવો હશે વ્યવહારથી અ કરતા નીચે થી કરતા હા સોલિશ્વર ખરેખર કરતા કોણ છે કે પૂછ કરવું कोई मन जरा ठोकर लागी ठोकर नी ठोकर मार्ग कहवा नहीं मार પણ વ્યવહાર છે એટલે મારે વ્યવહાર માં કેવું જ પડે નહીં તો લો કે તમે જ્ઞાની એ સુધી ગયા ગઈ પતાવ તટાવ એના કરતા આપડે હું પટેલ ગુનો ના એટલે આમ આમ વ્યવહાર વ્યવહાર થી આમ લોકોને શું લાગે ખરેખર જાની કેમ નથી આ પછી કરતા કોણ કોઈ પણ કરતા કોઈ કરનાર તો જોઈએ કોઈ રિસ્પોન્સીબલ જે પાવર ચેતના વાળો કેવું પાવર ચેતના વાળો એ ભરતા પાવર ચેતના જેને આપડે મિત્ર ચેતન કર્યું મિત્ર ચેતન ચેતન નથી ચેતન નહીં પાવર ચેતન કેવું આપે પાવર ચેતન કેવું આપે એ આપડે આપડું વિજ્ઞાન પાવર ચેતન થાય રીતે બેટરીમાં સેલ હોય છે પાવર ભરાયેલા પાવર ચેતન છે પાવર ઉડી જશે એટલે આ ચેતન પડી જશે સમજાયું આપણે આઠ કરો કરો છે આ બે બધા એમાં તમે કોઈ જાતનો ઉપચાર કરેલો કરો અનુપચરિત છે અનુપચરિત વૈજ્ઞાનિક વ્યવહાર કેવો છે વિસ્તાર નથી કર્યો પૈસા કર્યું ને વૈજ્ઞાનિક વ્યવહાર કેવો છે अनुपचरित रह आत्माचर्यो करता उपचार ऐसी कोई मन गड़ो बना तो, तो आप कहीं ना भारत गड़ो बनाए ना कहे गर्भ પેલો અનુપરીત વ્યવહારથી પેલો અનુપરીક વ્યવહાર રીતે એને કામ ઉપચાર કરતો અમે જોયો જોયો દ્રશ્ય જોયો અને આ અનુપચ રીતે કરવાનો કરતા કેવું નિરત સ્વભાવ ની એટલે પરિણતિ એને કેવાય શું કેવાય પરિણી એનાથી નિર્જ સ્વરૂપ નો કરતા થાય અને પરિણામ આપને સમજે પરિ એક મિનિટ પણ સ્વરીતિ માં આવે ત્યારથી એના મોક્ષ મા તારે સાધુ વાત કર્યું કે તમારી પરિણતિ બદલો તો સાહેબ બદલું એટલે ક્યાં જોવું તમારી ક્યાં બદલી છે કે અશુભ પરિણીતી છોડો અને શુભ પરિણી કરો શું કે છે પરિણિત નથી ગણાતી પણ છતાં નીચે હસ લાયા ને એટલે પરિણિતી બોલાય નહીં જ્યાં સુધી બે જ પ્રકારની પરિણિતિઓ એક પરિણિત તો આ બે પરિણામ બે જ પ્રકાર ના પરિણામ પરિણામ અન્યાય હોય પરિણતિ અશુભ ક્રિયા માંથી છોડો અને શુભ ક્રિયા માં આવો જોવાય શું કેવાય ધર્મ કેવાય એટલે અધર્મ થી ધર્મ આવો અને પુણ્ય માર્ગ છે તમારો પણ એની જરૂર છે તો બહુ ધારો જ્ઞાની પુરવઠ બે હશે એની મહેનત મજૂરી કરો જ્ઞાની પુરુષ ની એટલે પુણ્ય હોય તો તમારી પાસે મારી પાસે આવી છે પુન્ય કયા ક્યાં આગળ હે છે પુન્ય હે છે પુન્ય પાપ પણ મોક્ષ માર્ગ ઉપર કેવલ મોક્ષ માર્ગ ઉપર ચાલો ને તો એ છે આત્મા કરતા છે એની ભૂલથી આજ આખું જગત બધું વધારે સપડે ભગવાને કેવા ગયા તું લોક શું સમજ્યા કાયમ તો કરતા જ માતા પણ છે કાયમ નો કરતા સ્વભાવ સ્વભાવ નો છે તું તારા મૂળ સુખ ની વાત કરે અક્રિય છે કાયમ શું છે પોતાના જ્ઞાનતા પૌગોલિક રમણતા ના હોય આ પૌગોલિક રમણતા ના હોય જ્ઞાન જ રમણતા હોય આત્મા રમણતા શુદ્ધ ઉપયોગ હોય નાશ ઘર નગર કરીએ પણ આ માટે આપડે માંથી જો કમદારી હોત ભાઈ કેટલી બધી મુશ્કેલી થાય અને વગર ગમદારી એટલે લોક મરે છે ખરા માલ સામાન હાથે તૈયાર નહી ખવાય રોટલી નહીં બને જગ્યા એ તો રાયો ખવાય એવા દ્વાસ પડે છે હા આપડાસ હોય ત્યાં રાય છે ગાય નિરામિ સાહાસ છે એના સુધી જતા આપડે તો આપડે તો શું બધા ગાયો પણ નિરામશો આમીશ કરે આપડે ના લાગે ગાયો નિરામિષ વાળા એમ કૂતરા આમિષ્વારા કૂતરા બિલાડી રાત સિંહ દીપડો ને બિરદામી ચકલી ગામ ગામ કબૂતરી બધે આમ જ નહીં ખાતું એને શું ઘાય ગયા કબૂતરી શું કેવું મન મત ક્યારે એકતા અને અત્યારે મનમાં જે હોય એવું લાઈન માં જુદું બોલાય વર્ષમાં શુભ શુભ ધર્મ ઉડી ગયો ઉડી ગયો એકતા હોય તો પાયો નહી રહ્યો હોય અને વાણીમાં દાને સરુ નજુ કરતો હોય જતો ચોથા વાળામાં આવું નતું જેવ ઉધી ખરી પણ કહી કરે મનમાં જેવું ઉભાઈ કહી ખરે જવાનું અને અત્યારે કોઈ બોલે આપણે આ વાણી બોલે છે વર્તન શું એ છે દૂધ દૂધ હોય એટલે પછી ભય રપા માં જવું ને અત્યારે ભય પપાય છે જયતા છે હવે આત્મા કરતા છે એ પદ દાદા આપે જે કેવું है चौथा मन वजन क्या एकता आपे कहूथा मन वचन कायानी एकता कहू मनसेनसेनसे गुरु जी भी आनस एकता एकता कहवागे अह मगे જયારે પ્રત્યેક સદગુરુ પાસે એમના આ કામ કરશે નહીં તો આનંદ કર્યું છે ત્યાગ વિરાગ અથાગ વનવાસ લીયો મુખ મૌન રહ્યો પદ્મા આસન કરી બેઠો બધું કર્યું બઉ બહુ કર્યું આવું આનંદ થપુ એવું ક્યાં વિચારતો નથી કે અમે આગળ કઈ શું કઈ સાધન હોવું જોઈએ બસ સાધન બહાર આનંદ કયો તી કચ્છ હાથ હજુ ન પડ્યો સદગુરુ એટલે જ્ઞાની પુરુષ સિવાય કોઈ અનોખ ભેદ ને જાણે નહી કોઈ ના જાણે પછી પછી આચાર્યો હોય ભેદ सदगुरु कोई ने भेद ले, मुख आग्र है कह बात है करुणा